સાચી વાત છે રિયલ વ્યુ પાર્ટ થી જગત સચેત છે જગત મીઠા છે બ્રહ્મ સત્ય ને જગત છે અસત્ય છે એવું અસત્ય લાગે કે નહીં રિયલ જે વસ્તુ છે ને અવિરાજી શકે છે અને બિનેદી ઇન્નાસી સરકેતે સરનાસી સર ત્યારે બીજો કોઈ વીપાઈલ દેને જરૂર નથી તો પરમારમ સાલ્લા પરવા લાગીએ જબરું બીજો કોઈ વીપાઈલ ને રીઅલ એરનેટ બેક ઇન ફાઈલ હોય તો વીપાઈલ થઈ શકેલી હે ને એક નિનાસી હોય એકા વિનાશી હોય બસ લેટ વીપાઈલ કેનો સત્ય છે એટલે વીપાઈલ છે નિરાશી નિનાસી સર સત્ય છે પણ નિરાશી છે અને તે રૂવાનેથી તેરી આ પ્રમાણે બગે નિચાયક છે નિચાયક લખાય છે ને આથી નુંણનો ફળ કરી તો કે નિચાયક છે કે દેહી કે નિરાશ નથી મતલબ જે કઈ કરોગવું ના પડે શું નાનું બાળક હોય તો જે લોકો જાણતા નથી અજ્ઞાન છે એને આ બધું વિનાશ થી કહો એ સાચું લાગે છે પણ જે જાણે છે જેને આ બધું સમજવું છે એને એના માટે તો આ બધું કે છે કે આ જગત છે એ, એ એ લાગે રાત્રે માણસ હોય ને મોટો મોટો ગયો મોઢું છે provincy-એ ખોટા પુરાવા રજુ કરવાનું છે આ વિનાથી કેમ કરે છે સે મીઠા માને આ પ્રજા ભરેલી પ્રજા છે રાત્રે તે ઊંચો હોય તો આખો પાસ હશે વોડ વડ પર મુંબઈ માં પ્રોફેસર હતા એ પોલિટિકલ સાયન્સ કોલેજ રિટાયર થઈ ગયો મારા દ્રષ્ટિ થી જગત માં કોઈ પણ માણસ નથી કરતો એટલે છે કે વલના તમામ મનુષ્યો છે છે જ નહિ સાથા પ્રસાદ તો પડ્યા પછી થાય પણ ભ્રાંત પુરસાદ છે કેવો છે તમને કોઈ ગાર ભરે છે વિચારો સમજે તો તમને થઈ ગુઠ્ઠા અને એ ગાર ભરે તમે કોર્ટ આપો તો આયાત કરેતા રાખવી એ ધાન પૂછાય સાડાઅું છે માનવા કરીત એ લોકો બે ચાર ચડની ગઈ તે ચાલશે તમે ગયા છો મુશ્કેલી હોય પણ એવું કે આપડા હિન્દુ ધર્મ સમાજ ના હિસાબે બંને અવિભાજ્ય સ્ત્રી અને પુરુષ બંને પાઠ એક જે અવિભાજ્ય રૂપે અડધો અડધો ભાગ ગયું છે ઘણા મારો આવો કેટ્યુડ આવો હોય મારો આવો એટી હોય છે તહેવાર આવો છે મેન્ટ કરીને જુઓ અને અપમાન થયું એક માણસ ને બહુ અપમાન કર્યું એમ થાય કે વધારે પડતું અપમાન થઈ ગયું એવું તમને પચાસ થાય નહીં થાય ના થાય મંદ્યા નું અપમાન કરું એ મારું પોતાનું જ અપમાન કર્યા બરાબર કેટલો અપમાન કરતો જ નથી કદી પછી તત્વુંગડે છે છે વાતાવરણ બહુ દુષિત થઈ ગયું દુષિત વાતાવરણ બબ બસ તેના પર સવાર બેને પરે તો બાઈક ઉપર બરોબર સધી એટલે નસીબ મધ્યમ હતા એટલે બહુ સારો હતો પકડેરની થાય બાકી અસરથી તો જાઓ કે નોજી જ જાઓ ઘર લાગીયો અને કવ દે દીયો ઉ ક્લબું તો લઈ જ લઈ ગયે એક કલાગરને જઈ કઈ એ મારી નાખીએ તો બધા ટેમ્પરરી બ્રાઉન ટી નો એક કલાક દાવો પડે છે ખાતરી છું જે દ્વારા દ્વારવા જવું જવું જ પડે જેવું ધાડવા ના જવું પડે એમનું જ્ઞાન કરાય मरण सुधी हम अहंकार निकली जाए ते स्टेज पर आए तो कर्मवाद रे खरोम वे मानिए કર્મવાર કર્મવાર એટલે માણસ જન્મે છે બાર મા તમે ગુજરાત માં ચાર મળે તો આપડે જાણીએ છીએ કે पड़वा जेव नहीं चार्जार्ज आप चार्ज सुधारी सकिए કેમ આની निमित्त કેમ આની निमित्त થાય? હા પ્રેમાટોની વાત છે આ. બીજા લોકોના માટે વાત નહી. બસ તમે બીજું માર્યું તમે મેં તો આ ક્યોતો કરી તેમ બેલે લખ્યું. ચારે બંધાયો. આ વાત હું કરવા કે બીજા વાત તો તો બનો કોમન સેન્સ હોય ખરીને શું કરવાનું એમાં કપટ આવી જાય ને કરવાનું હા તો નાના દીધી ગાડી મી આવ્યા પછી ગયા બોલા જતો આવું દાદા પાસે આવું તું શું કરો જેવું બીજા પાસે કઈ જતો રહ કે રીતે કોમન સેન્સ નો ડેવલપમેન્ટ કેવી રીતે થાય ગોદાઈલ ગોદાઈલ કોમન સેન્સ ગોદાઈલ પથરામણ માં આવતી આઉટ ટુ રીમેન ઇન સેફટી કે الطريقه ખબર તો પડે બે મારું મારું મારી લેસ નહી માર્યું એક દિવસ પેલું કહ્યું પણ ઘણ થઈ ગયું તો વધે બાજુ ઘર્ષણ કરવાથી ઘટે ફાયદો થયો ફરી આજે બળવાથી ઓછી થાય ખરી ને કોમન સેન્સ હોય તો કોમન સેન્સ થાય આપડે કરીએ બધા એ સિંશિયરિટી કેવી રીતે ડેવલપ થાય? હે સિંશિયરિટી કેવી રીતે ડેવલપ થાય? તું મત તજે રીતે. એ પણ ન કોમન સોલફર. સિંશિયરનેસ. એ ડેવલપ કેવી રીતે થાય? આલી વધી જતી સેક સે ડાયગન તો સિંશિયર ઉસ જેસા કેવી રીતે એ ડેવલપમેન્ટ કેવું થાય આ જ્ઞાન ને સિન્સિયર રહેવા માટે જ્ઞાન ને આ જ્ઞાન જે મળ્યું છે એને સિન્સિયર રહીએ છે બી કોઈ કરવાની પ્રયત્ન આપના ગુણ માં પ્રમ થાય ત્યારે મોરલ મોરલ એટલે મોરલ એટલે બરાબર નઈ મળેલું છે હોય તો સિન્સિયરિટી આવે ને ભૂતકાળમાં રહું છું બીજકાલમાં કેટલા ભવિષ્ય નો વિચાર આવે મન બધું જાત જાતનું બતાવે થાય મહાત્મા કુભાઈ ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટ બરોડા સવાર મે સમાધિ રે એ સમાધિ ચાર આથી સમાધિ ઉપાધી વખત સમાધિ રે તો બધા કૂતરા નહીં કુતરા તમારે એ કમ્પ્લેટ પોતાની આ સમજણ કાચો પડે નિરંતર સમાધ રા કેટલાવ થી સમાધિ રહેશે તમને કલાક કલાક ના મિનિટ મિનિટ પંદર નિરંતર સમાધિ વાળું વિજ્ઞાન પચીસ હજાર માસ રહેશે અંદર ની જે બધી નવીનતાઓ જે છે એ આ હિંમતભાઈ જેવા સાહિત્યકારો જયારે બહાર પાડશે બુદ્ધિ સારી હોય બહાર થી બુદ્ધિ એના કરતા બહુ સારા જો કઈ વાત હોય વાત થઈ કેવું લલુ બીજે ખાતું હાર એક મારી આયા સમાધિ થઈ ગઈ મારે વિજ્ઞાન નિંતા કર કેટલી વાર ચિંતા થયેલી એક મિનિટેની કેમ ડાક્ટર ધંધો કરાવવા મળે તો સમય જીવે હોય ખરું મરી નાખે છે જુતો હોય તો કેમ હા આવો ને બધી માન્યતા જુથી થયા તો પગથિયા દૂધ નથી ચડ્યા તો પગતિયા સાત તમને કેવું લાગે आप काम कर छूटा त्याग थी गो हाँ ત્યાગ કરો તો આઠમા લીધે મને નવમું મળ્યું પણ સારો ઉપકાર પણ મારે કમનો નહી રીતે ચાલવાનું તમે પાછું કઈ પ્રગતિ વર્ગેલું છે કોઈ પોતાનું અસ્તિત્વ દળતું તું જે અસ્તિત્વ વિરોધી અસ્તિત્વ હતું તે દર્શિત્વ એક જ થઈ ગયું છે બધું થઈ ગયેલું છે પણ આ તમારું કઈ જે એ લાગતું હોય તમે કહો તો વાતચીત કરો ફરી જાય નીકળી જાય બઉ થઈ ગયું આજ્ઞા પડે પછી આજ્ઞા મારી નાખે તો પણ છે તે વધુ ના આવે પછી ચાલે વાત અભય રીતે કઈ ધ્યાન કરે છે એનું ધ્યાન એ કરવાની જરૂર હતી અને શું નામ નામ શું માધવ ગૌતમ માધવ થઈ ગયા માધવ માધેવે જે જાણીતું માન્યું હતું એ માધે એ ગયા એમને જાણેલું માનેલું બધું ગયું શું હવે તમે સુજાત પછી તમારું જાણેલું માનેલું સાચું કરવાનું અને ના કરતા આપણે કેવું કે બંધ કર્યું તક ના આવે બંધ કર્યું કશું હતું એટલે એ વસ્તુ નથી આમાં હતું ને તું પેલા સમાધિ સ્થાન પર કહે તમે શું દાખલ માધવ જે કરે ત્યારે બેસતું મરી નાખે શું કહ્યું આ કરેક્ટ છે ના બેસનારી વાત જ થઈ સારી શું કહ્યું બુદ્ધિ પેથી મજ નાખે શું સાચી વાત ને બેસતું બેસવાનું કેમ થયું બેસાણ ને બું આ જુ જો શુદ્ધાર્થમાં છો તો બેસી ગયું હોય તો બીજા છો તો શું બેસા જુદા થઇ ગયા છે આ બે વાત છે એ જુદા પાડે વકીલો બેસતું એને જ માર ફાય ને જે બેસતું નતું એને માર ફડ દાદા એવું બેસી ગયું કે દાદા દાદા ની દસ વાત માંથી નવ સમજાય તો દસ ને પોતે બનાવી દીધા તો તમને ખુદ વસવાના જ બનાવી દીધા નિર્ભય થઈ ગયા શું વિતરાગ નહીં થઈ ગયા થઈ ગયા રાકેશ થાય છે આપડે ભગવાન ઉભા ભગવાન ઉભા રહ્યો અમારા તો પૂછવાનું પેલો એવાથી ખાતા આવડતું ન ભગવાન થઈ બેઠા છે જેવું કે હું કઉ તારે રાત્રિ છે રાત્રિ દિવસ ને રાત્રિ કે છે જુદા પણ એક થવું ચાર જુદા રહ્યો છૂટશે એમને કઈ ગયો એક સીધો રાખવું છે જુદું આપવાનું એ એની વાત કરો થોડી એ સમજમાં આવ્યું કે કીપ કાઇટ બોલવાનું કશું બોલવાનું નહીં મને એવું સમજમાં આવ્યું છે કે કશું જ બોલવાનું નહીં મૌન રહેવાનું એ સમજણ ખોટી છે જે જિંદાપણની છે જિંદાપણની છે જે જિંદા રહે છે તમને દેવ દેવ લાભ દેવ એક કરો માધવ કોધવિલો જીવે વાતચીત કર क्यूँ अपने तो क्या क्या लगता है मैं कुछ जानता जानता नहीं, नहीं, करके, बात कोई ज्ञान देने, को देने की बात, नहीं।, बात नहीं।, नहीं कुछ जानता वर्ल्ड में कोया को सब धीरे सिद्धांति ज्ञान है सब सिद्धांति ज्ञान ज्ञान है सच्चा ज्ञान राष्ट्रिक्ञान नहीं है છોડે મેળવ પર વાત જાણ કૈતા લગતા મર ગયા નહીં મર જ હું મરી <defines some vocabulary> <laughs> બુજન કોઈ કામ લગે સંડે અને સંસાર સંસાર રક્ષા કોઈ કામ કરતા સંસાર કોઈ રક્ષા મુખમાં મેદ બુનાબુ અબુધા એકદમ નહીં અભુધાર અભુધોને તૈયારી તમારા બુદ્ધિવાળા બુદ્ધિ કેટલી વાત ઝઘડા નઈ ભાગ લે ને બધા તૈયારી હોય બુદા ભેદ બતા બુદ્ધિ મેં બુદ્ધિ બુદ્ધિ ભેદપાટી ભેદ પાર્ટી ગયારો <messi> વખત સળ્ર઺ ચાવણ યૂજાએ માણા સય જે તર૫ણા માણા કાણા ઘિંડે ૪ણ્યાણ ખાણિ કાણા કાણૂ જા કાણ્ં ન કા� વ્યવસ્થિત કરાતે થોડા સમજ આવે પોતાની જા કરે દ્રશ્ય ને મારી ના મારી ના અને દ્રશ્યમાં ગીતા કરતા